યણ ગુરુકુળ રાજકોટ જુનાગઢ અમદાવાદના સંસ્થાપક સદવિદ્યા સદધર્મ સંરક્ષક પરમ પૂજ્ય બાદ શાસ્ત્રીજી મહારાજ ધર્મજીવન સામેનું મંગળ પ્રવચન સંમત બે હજાર એકતાલીસ ના ચૈત્રવત નોંધ ને શનિવાર તારીખ તેર હજાર ઓગણીસો પંચ્યાસી ગરડા અંતી પ્રકરણનું વિષમ યોજના મૃતમ શરૂ ષો સ્વામિનારાયણ હરે સ્વામિનારાયણ હરે સંવદને ચૌરાસિના ત્રાવણવદી અમાવાસ્યાને દિવસ रात्री ने समय स्वामी श्री सहजानंद जी महाराज, गरड़ा महाराजा दरबार वस्त्र धारण कर मुखार विद साधु तथा देश देश हरिभक्त सभा बनाई बैठी थी पी दीनाथ भट्टे प्रश्न पूछो हे महाराज काल का तो भगवानी शक्ति है पने कर्म तो जीव कया होते महाराज बोलते पूर्व धर्म परिपक्व अवस्था ने पमी जीव भेड़ा एक रही गया अग्नि प्रवेश जीव साथ मिली रहा है एवं कर्म તેને સ્વભાવ કહીએ અને તેને વાસના તથા પ્રકૃતિ કહીએ ક્યાંથી બદલ્યા કેટલાય કર્મો કર્યા છે એમાં કેટલાક એકરસ થઇ ગયા કેટલાક જરાક એકરસ થયા ન હોય એ છૂટા પડી શકે એકરસ થઈ ગયા છુટા ન પડે એકા દાખલો કેવાય લોન અગ્નિ અગ્નિ લોઢું નથી બાળતું લો સ્વાભાવિક ઠંડુ છે લોઢું પોતે ભળે છે ને અને પોતે પળે અને એવું આવી ગયું કે લોઢા ના ગુણ ને દબાવી દીધો અને પોતાના ગુણ ને આગળ રાખ્યો જીવ ના દબાવી દે છે પૂર્વ કર્મ પૂર્વ કર્મ એવા એક રસ ગયા એની આરે કે જીવ સ્વભાવને દબાવી દે જીવ સ્વભાવ શું ચેતન રૂપ સુખરૂપ છે સુખરૂપ છે આનંદરૂપ છે પણ એ દુખીઓ થઈને ફરે સુખરૂપ છે અને દુખ્યો થઈને ફરજો કારણ કે કર્મ ઘરી જ પૂર્વ જન્મ ના એને દુખ્યો કરી મેરસ થઈ જાય એ જયારે ભગવાન ના સાચા સંતો એને મળે ધીરે ધીરે ધીરે મૂળ સ્વભાવમાં જો આવું આ શીખે તો સુખ્યો થઈ જાય ફકીર નો દ્રષ્ટાંત સ્વામીની વાતો માં ફકીર રસ્તે ચાલ્યો આવે ત્યાં રસ્તામાં દોરડું એક પડ્યું હશે એની નજર કઈ કે આ દોરડું લઈ લઈ આવું અહી કોઈ ધણી તો છે નહી રસ્તામાં પીડ્યું છે હશે થોડું લઈ લીધું આમ હંકે લઈ ને ખંભે નાખી દીધું એના ધ્યાનમાં આગળ ગયો ને બેઠો તો મારું બધું દોરડું દુખ થયું જરાક કારણ કે એને કંપી રે ગયું હતું આ આવશે જ્યાં જશું આપડે બાંધશું એટલે નાળી નું હુકોવા થશે કેટલાક સંકલ્પ દોડું કાયમ હવે એ હરી ગયો હરી ગયો બિચારો દોડું વહી ગયું દોડું વહી ગયું ઓ મળ્યું તો રસ્તા માંથી આનું હતું ય નહી ઓ પણ મારું થઈ ગયું એ હરી ગયો તો મું જઈ ગયો સંકલ્પ થયો પણ ઘણી પાછો થયો ક્યાં પડી ગયું એ ખબર નથી ને હું બે કલાક ત્યાં તો આયુ આવું હવે જાતા જાતા ન મળ્યું અને કોક પાછળ જે આવતો હોય ઉપાડી ગયો હોય મારે તો પગજ તોડવાના રહ્યા ને એવો સંકલ્પ થયો ને એટલે દોરડું હતું એવું એને માન્યું એટલે પાછો નવા એટલે મુસાફરી મટી ગઈ અને દુખી અને ઈ દોરડું જો ક્યાંક બીજો લઈ નાતો હોતા રસ્તામાં અને દેખી જાય એ મારું નવડું છે મારું પડી ગયું તું કે મારું એમ કહ્યું એટલે દુઃખ ઉભું થયું અને ઉલે જ્ઞાન કર્યું કે મારે હતું જ તો એનું દુખ નહિ હો આજે અમારે જબરદાન ના બહુ વાત થઈ છે સમજા આ કામ કરીએ તો આવતું હોય ને એના ઓર્ડર ક્યાંથી રેલવે કે આટલા નવ ડબ્બા થ્રી ટાયર હવે એ બધું નક્કી ફસ્ટ ક્લાસ એ ફલાણું દીકડું ખરું આવીને ઉભારી એ કઈ થ્રી ટાયર નહીં ફર્સ્ટ ક્લાસ આખો ગયો તો એ નો આવ્યો અર્ધો આવ્યો હે પણ આપડે ગોખી રહીશું હોય ને બધા બેઠા બધી ગોઠવણી ખુબ કાગળ ઉપર કરી લીધી રાજકોટ વાળાના અહીંયા રાખવા ઓઇલા અહીંયા રાખવા આ બધાને મેળ કરી આ બધી ખોટી પડી ગઈ ભાઈ કર્યા રેલવે ઉપર આપડે હુકમ હાલે ને એ કરાય એ બરાબર હોય સરકાર તો જે હોય બપોર વચ્ચે બેઠા તા મે હવે પછી મને કઈ કેવામજે ગોખી રહી છું હોય એ સમજતા હશે મેરો છૂટ ગયો નહી મારો છુટ ગયો નઈ એનો રેલવે આમ કર્યું એ કોણ સમજે હોય તેવી ધીરે વાતો કરી રેખી હોય એટલે ઓલા એનો ચીવડો ખાય હું તમે આ મળી ગયા તા નામ નામો એટલે એ વિચારા ને આ બપોર બધી વાતો થતી હતી તમારો આપડે સહન કરી લેવો કયું હે કેટલે હાકર પડા નારિયેળ કઈક આવી ગયા અરે ઘરે ઘર આવી ગયો ઘરે તો મરે તો આંધ્રો સાચી વાત આ તો મન ધર છે બે ચાર દિવસ માં કઈ ગોઠવું એ બોખાઈ ગયું ચોંટી ગયું અને આ તો અનાદિકાળ થી જીવ આવ્યો આવે કેટલા કર્મે પૂર્વે કર્યા છે કેટલા માલીબાજ આવે છે ન મૂકે જેવું કારણ કે હજી એના ભાગ માં દુખ હોય ને ત્યાં લગી નો મૂકે લગી ન મૂકે બઉ ભગવાન બે મનનો દરિયો નથી મુકતા જો અને સંસારનો સમજણ ન આપી શકો કોક એવા હોય સમજ એવા એટલે ત્યાં પરાથી એટલે એના દુઃખ થેલાસ થઈને ચોટી ગયા હોય એક રસ બોલો પછી મુક્તાનંદ સ્વામી એ પ્રશ્ન પૂછ્યો છે હે મહારાજ જીવ સાથે એકવા જે કર્મ એને સ્વભાવ કરીને કહો છો એ વાતના ને ટાળા નો શો ઉપાય છે નથીારે વટ પતન સ્વામી એ પંદરપદ બે દિવસ માં કંડકર લીધા એમાં એક દેખાતા સભામાં એના કામદાર હતા બ્રાહ્મણ હતા બેઠા વચ્ચે હાલે પછી કઈક હવે જવાની વાત થઈ બે ચાર દિ પછી પુરાણી સ્વામી તમારે કાલ જવું છે જાવ એકથી રોકાશ મોટા મોટા ને વાતું થાય અમે પરમદી જવાય કા મે રસોઈ દેવી એક દી તો રોકાવું પડે હોય ઘડી ગામ ત્યાં તો મહેન્યો દંડવત કરવા કે હું દંડવત નહીં મૂકવું હા પાડસો તૂકીશ પુરાણી લે હા હું આમ ખૂણામાં ધોળા બેઠો હતો મને રડવું આવી ગયું એટલે મને રડવું આવ્યું ઘણું ભરમદી રોકવું ચાવું તું ને રોકો ભાઈ હવે હાભી થઇ ગયું ભરમદે જાવ કોઈ લા મોટા મોટા સમજે એને રોકાય ના નહી મોટા મોટા વાત કરે ઈ હારી ન લાગે લ્યો આ જીવ એવું છે કેમ મોહન પ્રસાદ જાય ને રોવાઈ જાય જીવે ધાર્યું હોય ને એ રોવાઈ જાય તો વાર લાગે નઈ તરફ જીવ સાદે એક રસ પણ આને ત્યાં એક રસ થઈને ચોટી વાત થઈ કઈ ગયો ત્યાં જીવને ચોંટી દેજો મારી જોશી ભાઈ ચોંટી જાય ચોંટી જાય અઘરું લાગે બઉ અઘરું લાગે કઈ માલ આ બીજા જ્યા જીવ સાથે આપડે આ સાથુને બઉ જાણવું જોઈએ આપડે આને તો છૂટ ગયો નહીં આને ઘર ના એટલે કયું તો કરવું પડે ને છૂટ ગયો પડે બીજા છોકરા ય ન મળે અને ગોખાઈ જાય પાછું અને એકલો ને એકલો પાછો બધા તો મોહન પ્રસાદ ને તમ आत्मनिष्ठा सहित मा फेर करो भक्ति करो स्वभाव नो टाड़े आत्मनिष्ठा सहित हूँ आठ मै નિશ્ચય જ્ઞાન થઈ જવું જયારે આત્મા હોય તો આત્મા નથી આત્મા બંધન કરી શકતું નથી અને એવી રીતે ભક્તિ કરે તો ભાવ જાય જો એ આત્મનિષ્ઠા નો પાછો વિચાર કરનારા તો ઓછા હોય ને ભક્તિ કરનારા હોય પણ આત્મનિષ્ઠા એ સહિત એનો અને જો આત્મનિષ્ઠા વિના એક ભક્તિ હોય તો જેમ ભગવાન માં લખ્યું છે પણ આ પાછો અમલ આપડે કરવો જોઈએ ને એવો અભ્યાસ નથી એટલે અમલ ના થાય અભ્યાસ થઇ જાય તો અમલ થાય એવું છે અભ્યાસ કરવો છે બોલો માટે આત્મનિષ્ઠા સહિત ભક્તિ કરવી એજ વાસના ટાળા નો ઉપાય છે આત્મનિષ્ઠા અને એને આત્મનિષ્ઠા માની હોય છે જોય તમે આત્મનિષ્ઠા એ સહિત હવે બધા આત્મનિષ્ઠાની યાદી છે ને ગમે એવી ભક્તિ કરે સેવા કરે માળા ફેરવે પણ નિષ્ફળ કુંટાળું વળી નાઠો હોય અને એક વખ ઉઠાડવા જાય તો પરિણામ શું આવે ફૂંફળ અમારે ફૂંફળ અમારે એ લગભગ ફૂંફળ અમારે જે ઉપરાણે માત્ર તપાસ કરજો હવે ના સ્વભાવ પર જોજો આપડે મોહન પ્રસાદ ના દક્ષિણ પણ બધા મોહન પ્રસાદ છે એને બઉ જન્મ દાદા હશે બઉ જો છેડો ને તો તરત આવી જાય થોડે છેડે ન બઉ છેડે બોલો અને આત્મનિષ્ઠા પણ જો કોઈ ભૂંડા દેશ કાળા દીક ને યોગી કરી ને અજ્ઞાની પેઠે પણ કેટલી વાત મોટી છે આત્મીચા દેશ કાળ માં આવી જાય સ્વભાવ મૂકવાની વાત હા એટલે ચોખ્ખું તમારે સોળ વલું બનાવું હોય છે હા આ અને પાણીમાં નાખે બેસી અને એ રેણ કાઢે ત્યારબી જોવામિનારાયણ હરે સ્વામિનારાયણ હરેમી ને દિવસ સ્વામી શ્રી સહજાનજી મહારાજ મધ્ય ખાતે ના દરબારમાં અથમણી ઓરડા ની વસ્ત્રી ઢુલિયા પર ગાદી ચકિયા ન ખાવી ને હતા અને સર્વે શ્વેત વસ્ત્ર ધારણ કર્યા હતા અને કંઠણી વિશે सुखमुनि ए गोपाल स्वामी प्रश्न पूछे भगवानी भक्ति से जीव भगवानी माया ने तरे अक्षरधाम जो धर्म तेने करीने तो देवलोक अवतारे ज्ञानी थी ते जीव पड़ी भगवान ना जी ते तो भक्ति वे દુનિયામાં માને છે કે ધર્મ સંસ્થા આપડે હું સમજી ધર્મ ભક્તિ લખાણ માં તો બરાબર આપડે ઘરે બેસી જોઈએ ને બે જાય છે ને એમ નામ ધામ કેવી રીતે આમ સમજાય કરવી પડે બદલી જાય તો ફીટ બેઠો કેવાય બોલવામાં બોલી લઈ શબ્દ ને અંદર પણ મારી વાત થી બોલો એકવીર નું છે ને પેલું વેલું કંઠ કરતા નથી અને જે પ્રાપ્તિ ભક્તિ વચ્ચે થાય છે તે પ્રાપ્તિ ધર્મે કરીને જણાતી નથી માટે રાખે ધર્મ પાળે પણ ભક્તિ થી જે પ્રાપ્તિ થાય એ ધર્મ થી થાય છે કર્મ ચિત્રો લોક ક્ષીય ધર્મ પાળીને જે જે કઈક તમે બેળવો એ બધું નાશવંત હોય શું કરે અક્રતા પરલોકો નાશ કર્મ કરીને ધર્મ પાળીને જે મેળવો માટે ભક્તિ તરફી કયા પ્રકારે ધર્મ માં મોટા આવે એ પ્રશ્ન છે સાથી ભક્તિ એ કરીને કાર્ય થી સિદ્ધ થાય છે તો ધર્મે ધર્મ સરખું જે ધર્મ આગળ આવ્યું કે ધર્મ ના સ્થાપન માટે ભગવાન અવસાન થાય છે એવું જે માનવામાં આવે છે એવી ભક્તિ માં જે મોટા છે એવી પાછું ધર્મ કેમ આવે આવો પ્રશ્ન છે એ તો તમે એમાં લખ્યું એમ ને એમ બોલ્યા કરો એમ ગણાય કદાચ કારણ કે ધર્મ વિના ની જો ભક્તિ હોય તો એ મારા જ ના પાડી અને ધર્મ છે પેલું પદ્ધતિ પણ આ શક્યતા મુખ્ય ભક્તિ પણ ભક્તિ નું નથી ભગવાન જે કામ કરે વર્ણાશ્રમ ના ધર્મ તો સત્તર સી આધિક મહિયો સ્થાપે છે ભગવાન તો ભાગવત ધર્મ સ્થાપન કરવા બધા ભાગવત ધર્મ અને ભક્તિ એ જુદા નથી એવું એક જુદા છે ને એટલે ધર્મ તો મારે ભક્તિ ધર્મે રહી ભક્તિ કરજે આખું જગત આમાં ઘૂંચવાય છે ઘૂંચવાય એટલે કોઈ ને નિર્ણય તો કરવો જ નથી ધર્મ ધર્મ ધર્મ પણ ધર્મ શું કેવાય મંદિર કરવા તો અને કઈ દાન ભૂ મંદો દેવા તો ધર્મ વાળો કે જગતે નિર્ણય કરેલા ધર્મમાં ભક્તિમાં એથી આગળ ગતિ હોય અને શાસ્ત્ર આખું બીજું કે સ્વામિનારાયણ જેમ નહી હો સ્વામિનારાયણ બોલે એ સનાતન ધર્મ ની બોલે અને આપણે સ્વામિનારાયણ નો ધર્મ આ તો વૈષ્ણવ નો ધર્મ ભલાવ ધર્મ મનુષ્યના નોખા નોખા પણ સમજે ભેદ કોણ તે ગુરુ કોઈ મળ્યો નથી સમજાવે મને મને ગુરુ જરાવે આવે ને એકબીજા નું ગમી ગયું એટલે લખ્યું છે ગુરુને નામે લેવું છે બાપુ હોય હોય હોય ચેલેખી હોય પીતો હોય આવડા નવરા હોય એટલે જાય ત્યાં અને ગપા મારે છોકરું જમ્યું હોય તો બાપુ કંઠી બાંધે પાસે એમાં એનો હક હોય બીજો મોટા સંપ્રદાય નક્કી કરીવાય કોણ એની વ્યાખ્યા કોણ કરવા બેઠો માલિકાજુ દીધું હો ધર્મ ને ભક્તિ માં ટૂંક લેખ્યું ક્યારે એવી ભક્તિ ક્યારેય નો કરવી જોક્ષેપ માં એ લખીયા છે આ વચનામૃત માં વિવેક ને વિસ્તારથી આ એકવી નું વચનામૃત ગોપાલનંદ સ્વામી ને સુખમ ને એની વચ્ચે ગોપાલ પ્રશ્ન નો ઉત્તર કરવા માંડ્યો કે જે જે વાત કરી એમાં ધર્મ કે ભક્તિ અંગરૂપ થઈ જાય હું આ તમને પૂછા કરું હવે એના નો હજુ આયો એ આપણા ધ્યાલય श्न तोर्म के वो है शे नहीं। बोलो। भक्ति नई रीते भक्ति तरफ धर्म गए नही गौरव धर्म भगवान न अवतार शास्त्रो मै धर्म ने प्रमणु केम केवा धर्म ने करेलु कार्य शून એની બધું શાસ્ત્ર છે અને અવતાર થાય છે ધર્મચર કરીને પરલોક ઈશ્વર મળે એ ભગવાન ધર્મ સ્થાપન માટે પાછા આવે છે હવે નો નખાય અને એના સ્થાપન માટે આવે તો એમાં કેટલી મહત્તા હશે સમજીએ તો ધર્મ આવે એમ પ્રશ્ન કારણ કે શાસ્ત્ર ને ખોટા કહેવાય નહી અને એમાં એ શાસ્ત્ર માં આ ચોખ્ખું લખ્યું એ કઈને ખંડન ના થઈ શકે એટલે હવે ધર્મ ની વ્યાખ્યા કરશે જો ધર્મ કેવો હવે એ વ્યાખ્યા કથા વાર્તા સમાગમ માં પ્રશ્નો પ્રમાણે આ નિર્ણય નાનો હશે હેલો કથા થાય જાય પંખા હાલતા હોય હા એટલે કથા નો આનંદ છે ને ભાવ નો આનંદ છે પછી એ વાર્તા સાંભળીને શ્રીજી મહારાજ અતિશય હસતા હવામી સ્વામી અને એ બાજુ નિર્ણય કરી આપણે અને એમ બોલ્યા એ પ્રશ્ન ઉત્તર ઘણો કઠણ છે धर्म भगवान न संबंध सहित भगवान न संबंधे रहित તે એ બે પ્રકારનો નો ધર્મ તે ભગવાન ના સંબંધે સહિત પણ છે અને ભગવાન ના સંબંધે રહીત પણ છે ભગવાન ના સંબંધે સહિત અને ભગવાન સંબંધે રહીત નિવૃત્તિ ધર્મ એ પણ ભગવાન ના સંબંધે સહિત અને ભગવાન સંબંધે રહીત અમે ભલે યાદી થઈને બેઠા જગત આખું છોડ્યું હોય તો કરતા હોય ધર્મ પાલતા હોય પણ માલિકા હમ પગી ધર્મ ભેગ વાલો છે ચોખ્ખો નથી એની ઉપર જાય બોલો તેમાં ભગવાન ના સંબંધે સહિત જે ધર્મ છે તે નારદન સુખજી ધ્રુવ પ્રહલાદ અમરીશ એ આદિ જેનો છે ભગવાન ના સંબંધે સહિત જે ધર્મ છે એ બધા આ મોટા મોટા થઈ ગયા એમનો મત નો એટલે સંબંધે સહિત જે ધર્મ એ અને ભક્તિ જુદા પડે એમ નથી બરી પડે આવડ નામ ગણવા નિવૃત્તિ ધર્મ વાળા હતા નારાજ ને શંકા પ્રવૃત્તિ ભગવાન માં પ્રવૃત્તિ માં રસ રહેતા એને અને ઓલા જે પ્રવૃત્તિ વાળા હતા એને ભગવાન ભલે બીજી પ્રવૃત્તિ પણ ભગવાન ને વિચારી પ્રવૃત્તિ નતી એટલે એ ભગવાન ના સંબંધ વાળા ધર્મ ભગવાન ના સંબંધ સહિત આમાં કેટલાક નિવૃત્તિ ધર્મ વાળા પ્રવૃત્તિ ધર્મ વાળા બંને ભક્તો ને ગણાવ્યા એકલા નિવૃત્તિ વાળા ના નથી લીધા એકલા પ્રવૃતિ વાળા ના નથી લીધા જો વાળા પ્રહલાદ ધ્રુવ પ્રહલાદ્રુવ એ બધા પ્રહલાદ ધ્રુવ નો નિવૃત્તિ વાળા ની પ્રવૃતિ વાળા જગત વ્યવહારમાં નવાઈ છે એને અમરી શેર જનક રાજા જનક છોડ્યો અને એકાંતિક કહેવાના એક અંતિક એક ભગવાન સિવાય એને કઈ નવા હોય તમે છોડી દીધો પણ વિનુભાઈ ના આવે કે બાપા તમે આવો તો બધા કરતા આવજો તો કરીએ કે ન કરીએ કરવું જ પડે દરેક ને એટલે હજી છોડ્યું નથી છોડ્યું નથી બીજો ચિંધે તો કઈ પપ્પા મેં વ્યવહાર છોડી દીધો હવે તમે વિનુભાઈ ને કહો મેં વ્યવહાર છોડી દેતો નો દરેક ને અમને ત્યાં ત્યાગી ત્યાં ત્યાગી ખરા પણ છોડ્યું નથી શું એ માની લે છોડ્યું છે પણ છોડ્યું નથી છોડ્યું હોય તો અટકવું ન જાય ક્યાંય ભગવાન ના માર્ગ માં પ્રવૃતિ એને છોડ્યું નતું પણ હૃદય છોડી દીધું હૃદય થી છોડી દેજું ત્યાગી હોય ત્યાં વૈરાગ દેખાય કાઈ નથી જોતું એમને દેખાય બધું દેખાય પણ છોડ્યું ન હોય એ માલિકા પેઢી છે એ જે માલીબા માલિકા એને જ એમ દેખાય કે હજુ કાચો છું કાચો છું કાચો છું અહીં છૂટ પણ જોજો કે અમારા માંથી જરા કંઈક કરે બે જણા વખાણ એટલે હું પાકો છું એ નક્કી થઈ ગયો ને કેમ સારધાર જોઈ ગયો બે જણા વખાણ્યા એટલે અમે તો માની લ્યા કે હવે હું ખરેખરો લ્યો પછી હું દેખાતું છે આવું ગુણ નઈ લેવાનો કોઈ નો આપડે આપણા માટે જોવાની જરૂર છે એ ચોંટી જાય બોલો અમરીશ એ આદિ જે ભક્તજન તેનો છે અને એ ધર્મ ને ભાગવત ધર્મ કહે છે પ્રવૃતિ ધર્મ વાળા અને નિવૃત્તિ ધર્મ વાળા આપડે આ સંસાર માં જીવ છીએ ને એમાં બે ધર્મ માં આપણે જોડાયેલા છીએ હવે કેમાં જોડાયા છે એ પોતાનો નિર્ણય કરવાનો જો આ સંસ્થા ઉભી કરી કેવળ જો વિચાર કરો તો પ્રવૃતિ ધર્મ પ્રવૃતિ એમાં અમારા ઘણા સાધુઓ ભગવતી કેવાતા હોય ને એ બાર વાતું કરે એ આપડા કઈ ઉભા નહીં કોક ના એની ઉભાથી આપણે આપણે તો ભજન કરીએ કહેશું એવી વાત કરે તમે બધા કરો સાચી વાત શાસ્ત્રી મોટા તો છે પણ જો આ રસ્તે હાલે તો કેટલાક જીવ કલ્યાણ કરે પણ હવે આ કોક ના છોકરા ની પાછળ પીડા કેદી ભગવાન પછી આવડા સાચી વાત હોય કેદી ભગવાન પછી આવડા એ પાછા ડુંકી હલા હોય બીજું અહી તો ઊંઘી ઊંઘાનું કોઈ ને હોય ને વચાણ વિચાર કરો આ બધા બેઠા એમાં કેટલાક હલે ચલન હોય અમારામાં નક્કી કરી આપડે કામ જ રેવાય ક્યાંય જોડાવાય નહીં બેસ હો અને કેટલાક રાત્રિ દી જોડાતા હોય જો રાત્રિ દી જોડાય જરૂર એમાં કઈ કતાશી દેખાય છતાં ઈ ઉત્તમ છે નો જોડાય એ કરતા હોય એટલે કેવળ દેહાભિમાન નો ઢગલો હોય એ આગળ જોડાય દેખાય એવું તમારે કારીગર હોય કામ કરે ક્યારેક ભૂલ નહી હોય અને એ કરે જ નહિ કામ જ ન કરે તો અમે કોઈ દી ભૂલીએ નહીં દ્રષ્ટાંતેસ્ટ અને કરે ભૂલી પડે એ તો ગઈ હવે ભૂલે હું અમે નો ભૂલીએ અમે તેમાં જોડાઈએ નઈ ને કેસ હવે કરે જ નઈ ક્યાંથી ભૂલે ભાઈ કોઈ દી એ ભૂલે જ ક્યાંથી જો અમે સાધુ થયા ને દેદી તમારા વખત માંથી વહી ગયો નવા સાધુ હોય ને એને પીર સાતું હોય એમાંથી ખાવા ન દેતા તૈયાર ભોજન હોય એમાંથી નવા સાધુ ને મળે તું રોટલો ઘડ કે એને હાથે ઘડાવે એટલે ઈ એને ખવાડે રોટલી તારી મેળે ઘડ અને તારે ખવાની ઓલી તૈયાર રોટલી નહી ખબર નહીં હોય કાલે કરતા અને પાછા વળી બોલે આજે રોટલી બરાબર નતી કે અરે મારા તારે કરવી નઈ ને બરાબર નતી એમ ને જાજા એવા જ હોય એમ માનો પોતાને કરવું નથી અને આમાં નું ખોચ વાળું બતાવે આ તો જાદુ દ્રષ્ટાંત છે મારું અને જૂના સાધુ સાધુ થયો રોટલી કરાવે અને એ જ બપોરે એને તીરસે જલ્દી શીખી જાય વાર ન લાગે આ તો ભારે ટક કાર્ય રાખે ઈ કેદી શીખે મારી પાસે અમરીશ ને જનક ને જોવા બોલો નઈ એ ધર્મ ને ભાગવત ધર્મ કહે છે તથા એકાંતિક ધર્મ કહે છે અને તે ધર્મ ભક્તિ તો બે નથી એક જ છે ધર્મ ને ભક્તિ અસલ સ્વરૂપ એક જ છે ભાગવત માં જે ધર્મ કહો તમે શ્લોક વાંચો છો ધર્મ પ્રોજેક્ટ કઈ તૌત્ર પરમો નિર્મત સર ધર્મ રે છે જો પણ એની વ્યાખ્યા કરનારા કોઈ આવડતી હોય તો કરે નહિ કારણ કે કરે તો પોતાની ઉભર આવે વ્યાખ્યા કેમ કરાય એની કરે કોઈ કથા વાંચનાર કરે જ નહી એની વ્યાખ્યા જો थापन था ने अर्थे भगवान न अवतारे धर्म न स्थापन अर्थे थे वर्णाश्रम नगवत धर्म थकी अतिशय गौण है गौण गो धर्म मालत होर्म ऐसी आगे अति गौण्य पदार्थ ई धर्म आ धर्म અને ભાગવત ધર્મે કરીને તો જીવ જે તે ભગવાન ની માયા ને તરીને પુરુષો તમના ધામ પામે છે કેટલું પાડે ઉગાડે પગે હાલું ભીક્ષા માં બી દુખાવું પથારી કરવી નહિ પણ એ ધર્મ નથી દ્રષ્ટિએ ધર્મ નથી કંપિત ધર્મ શાસ્ત્ર ને આધારે ધર્મ નથી અને વૈષ્ણવ ધર્મ એ શાસ્ત્ર ને પણ એને કદરૂપો વૈષ્ણવ આપણે દેહાભિમાની અને દેહ જોડી છે અને પછી તમને રાત્રિ દેવા ઉપદેશ દીધા એટલે તમે કદરૂપ ચડી ગયા અમે પેલા ચડ્યા પછી તમે કદરૂપ ચડ્યા લો ભગવાન દાદી થઈ જાય હવે થોડું થઈ ગયું આપડે નિવારણ કરી નાખશું અન્યાય હોય થોડુંક ધર્મ તો કરી નાખશું શુદ્ધ થઈ જાય એટલે એમ શુદ્ધ થયું છે માની લીધું પણ ગોખ્યું દાદી અને અહી હું ગોખર્યું સેવા કરો સેવા કરો એટલે તમારું નિવારણ થઈ ગયું શાસ્ત્ર ના પાડે છે માટે ભાગવત ધર્મ ને ભક્તિ એનું તો એક સરખું ગૌરવ છે અને પ્રાપ્તિ પણ એક સરખી જ છે એવી રીતે ભક્તિ ને ધર્મ સરખી મોટાઇ છે અને કેવળ જે વર્ણાસ ધર્મ તે તો તે થકી અતિશય છે અને તેનું ફળ પણ નાશવંત છે અર્જુન બરાબર ધર્મ વાળો હતો ને કેટલાય મારી ભગવાન ની બેન ને જ ઉપાડી ગયે નામ એટલે ધર્મ વાળો કેવાય ને ઊંડા પૂતરો ને કઈ આ બધું બંધ બેસે નગર બંધ ના બેસે ગોપીઓ ને કૃષ્ણ એ વચ્ચે બરાબર હતું ને ઊંડા પૂતરો દેખાય નહિ તો દેખાય નહિ એનું સભામાં નો વિવરણ થાય એટલે હું બોલતો નથી પ્રવૃતિ ધર્મ કેવો કઈ નો કરે એ નિવૃત્તિ કઈ કરે એ પ્રવૃતિ અને સમાજ એવો છે કઈ નો કરે અને મોટા કે કરે એને નાનો કહે લે એવું સમાજ આખો જોઈ લો છે ખબર જ નથી સમાજ જ કરે એને ઉત્તમ કહે લ્યો ન કરે એટલે એને ભૂલ પડે એ ભૂલેલો કેહવાય ને એટલે ચોખ્ખો થઈ ગયો એ ચોખ્ખો ને મને તો નાપ થાય ને આ જગત માં વખાણે એના જ કરે કાંઈ ન કરે તો એ તો મોટા પુરુષ કહેવાય કરે ઈ ગમ જે તમે આ બધા બેઠા છો ને હું બહુ જવું મને બધે દેખાતા હોય કરે એ ટોકાય ન ટોકાયો વિચાર કરજો કરે અને ક્યાં ભૂલો પડ્યો હોય એટલે એને આપડે વાહે પડીએ જો બધા નો સ્વભાવ હોય એવો અને કાંઈ નો કરતો હોય આ હું એ આમ જોયા કરતો હોય બધું મને દેખાતો હોય કરે અને ભૂલો પડ્યો એટલે મલા બધા ભૂલો ભૂલો ભૂલો ભૂલો કોક નો કોજો જોજો મારી પાસે એ તમારી પાસે નવા હોય એ બોલવા શીખી જાય લો અને કઈ ન કરે એટલે ઈ બરાબર કેવાય ને ઊંચો કેવાય ભૂલે ને બાપ એને શીખવાડે ખરો પેલો ચમડા નો ટુકડો એક બંધડા નો ફાટે એટલે કોષ આંકે એમાં કોક દિવસ બળધન નો પગ લપસે કોઈ લે કુવામાં પડે ને બળદે ની માથે આવે તો મારી નાખે અને મંડળે ભાંગી નાખે હોય પણ કોઈ અને કોઈ ને દુખ આવે એને કોઈ નહીં જો હજી આપણે આ પારકી પ્રજાને હાંચવવી અજ્ઞાની એ ઓછું કામે છે પારકી પ્રજા પોતાની તો છે નહીં અને અજ્ઞાની પાછી એને હાચવવી એને હાચવતા હાંચવનારાની ભૂલ થઈ હોય તો મળવા પડી જાય મને જોઈને એમ થાય કરે છે બધા પણ એટલું જ એક હાચનારે ભૂલ કરી ઈ પાપ આવડા બધા લઈ જાય એટલે ઊંચો ચોખ્ખો થઈ જાય આવડા બધા વેચી લે એની માથે નથી રહેવા દેવું એ આપડે લઈ લેવું ફાયદો ખરેદા એને ફાયદો ખરે પણ એ ઓલા ગુણ ને વેગે એને ખબર નથી પાછી આ તો એને ખબર નથી આને ખબર નથી અને કઈ ન કરે એ મોટો દેવ એ મહાપુરુષ કેવાય પૂજા ને પાત્ર પૂજા ને પાત્ર નો કઈ ન કરે હું બરાબર છું કારણ કે તમે બધા વખાણ કરો એના લે અને કરે ઈ ભૂલે હવે ભૂલ્યો એને ટક ટક કરે અને ઓલા કઈ ન કરે એ મહાપુરુષ જ કેવાય બરાબર છે ને તમે જો કોક ના ઘરની વાત કરો તમારા ઘરની બહાર કરો કોઈ નઈ દાદુ કુટુંબ હોય તો નહી ગડબડ કઈ કોઈ ભાઈ પણ એને કોઈ કરે કોઈ ન કરે અમારા અધ્યાદાસ હોય તો એવું કઈ ન કરે એ મોટો કેવાય પ્રવૃત્તિ માં ન જોડાય આવડાય એમ કે ભગત કેવાય કેસો અને પ્રવૃતિ માં જોડાયો હોય તો હું રાજ્યુ નાખે કે છો એ બધું કઠણ ભલે ભૂલ પડે પણ ભૂલ ને ઓળખવી જાય પણ દુખીયે છે ભૂલ કરનારો ભૂલ ને ઓળખે નહી પ્રવૃત્તિ કરે ઓળખે નહી ભૂલ્યો આ બધા ભૂલે થાય છે આ સંસારમાં વિટમના માં લેવાય જાય અમ્બરીશ ને જનક મૂક્યા જો રાજા હતા ચોરને ને મારવા પડે ઘરે છોકરા હતા એટલે પ્રવૃતિ ધર્મ છતાં એને એકાંતિક પ્રવૃતિ ટાણું આવે તો એને ન હોય છૂટ જતી હોય અને આપણને તરત છોકરા ના લાભ આપડે મેહનત કરીએ કરી અને બીજા ના છોકરા કરીયે ને હ જો થતું નથી જોઈ એક્શન બધાય ખાખર નો ગાંગડો હોય ને એમ જોઈ ને નથી એટલે આવે ત્યારે જળભરત સુખદેવ દત્તાત્રેય ઋષભદેવ ભગવાન એના સરખો અમારા જીવ ઢાળો છે કે ના જેવો જળભરત સુખદેવ ઋષભદેવ દત્તાત્રેય એને આપડે કેવા કહીએ આપણે એટલે આ સમાજમાં તમારા માં જ નહીં ઉપાસ ના નહીં ઉપાસના લગભગ તમારા ભગત જે કહેવાતા હોય ને એ પોતાને સર્વોપરી માને આવ કોઈ સર્વોપરી નહી હો જોશીભાઈ સાંભળે છે આ બધું બોલો ભગવાન પોતે કે તમારા જીવ નોટાળો ભગવાન પોચે કે તમારા જીવ નો તમારા જીવ નો અઢાર અમને પણ વન પર્વત અને જંગલ એમાં જ રહેવું ગમે છે પણ મોટા મોટા શહેર પાટણ હોય એમાં એવું ગમતું નથી આપણને કુ ગમે અનુકૂળતા આવે ત્યાં ગમે ત્યાં જાય ને ત્યાં આપણું માન સન્માન થાય આપણા કોઈ વખાણ કરે તો આ ભગત બઉ હારા છો એટલે તરત ત્યાં ઈ ભગત બઉ હારા કેવાય વખાણ કરે लाखों भेा तो अमारे वन महीबंध रहूज रेवायो स्वाखो मनसता અમારે તો ભગવાન તથા ભગવાન ના ભક્ત ને અર્થે માણસના ભીડામાં રહી છીએ અને ભગવાન ના ભક્ત ને ભગવાન જે ભક્ત હોય અને તે ગમે તેટલા વાંકમાં આવ્યો હોય તો પણ અમારે તેનો અવગુણ આવતો નથી અમે તો એમ જાણીએ છીએ ભગવાન ના ભક્ત જો કોઈ સ્વભાવિક અલ્પ દોષ હોય તો પણ જોવા નહી જાતનો દોષ હોય તો પણ એ હરિજન નો અવગુણ લેવો નહીં જો વાત તમે બધા બેઠા છો ને બધા સ્વભાવ એ સરખા છે ને અલગ અલગ અલગ હોય હવે એમાં તમે આ બાજુ મારા કરી ના મારું અજિજ્ઞાન એક ગણાય કે હું એને નો ઓળખું તો મારું અભિજ્ઞાન આમાં બધા ઓળખાય પાંચ લડવા આવ્યા હોય એની સામે પચાસ આવે તો અથાવી દે એમ ગોળ તો ભગવાન ના ભક્તો હોય તેને વિચારે તો કહી જાય એટલે ગેંગ જ્યા એને અમારે જા એની હમ એક વખતે બેઠા વાર્તા બરાબર સંકલ્પ થતા સંકલ્પ કરતો નથી નથી કર્યા તો નહી આગળ દબાઈ મારું વાર્તા જોશીભાઈ નું શું સંકલ્પ કરો બેઠેલાહારા થતા હોય તો એ તો ચાલુ જ છે એ તો ઘટમાળ ચાલે જ ચાલે ત્યાં પાછળથી ઉઠવા મીંડ્યા ચાલો આપડે વારો ચડી જાય છે આટલા માં અને થતા તો હોય ત્યાં ભગવાન સાધુ આ જા જગત માં આપડે ખરેખર છે માલિબા જુઓ તો દેખાય મહારાજ મહારાજ રાજા દાઈ મહારાજ ને ને કાઈ નેન્યા મહારાજી હે કેલી કુતયા પ્રોટી શી કરતા શંકરભાઈ જોરાફાઈ હા એના બાપ હતા લીમડીના દીવા ના હતા આને પેલી તો બહુ આમ મોટા માણસો ને ખબલો ને મહિમા બહુ હતો આજ તો આ મંડળ મે કોઈ ગણતો નહી ઈ આયો આ ઉતારો દીતો ને હરી મોક ધરા નાનપણ માં થોડું જ્ઞાન હતું હું તો આમ નાનો સાધુ છે તો બેઠો હોય અને નહી ઇલ્લબકુ કરકુને એક પંચુ યાર હું મેદાન વટને નહોતો આખો તમાને મને કોઈ ખબર ન હોય તમને તમને ઓલી સેર માહું જને નહોતા નહોતા આને ફેરવાતી છે મોટા માણસ તો હું નવા દેવો બોલ્યો આમ સામે બોલ્યા હોય મેં કહ્યું સ્વામી સ્વામી બેઠા હવે મારે ના પાડવી અભિવકાય બે ફેરે ગયું તો પાછું આવ્યું એટલે ફેરે રહી હું તો બોલ્યો પણ પડી ગયું પાછનું આ મારું ખોટું દેખાડે મને યાદ છે બરાબર ની જે દાડે વળી પાછા હરિભવન બેઠક આવી ગયા એવા હોય અને ઈવડા એ આપણા વખાણ કરે ઈ વખાણ નું જો માન આવ્યું ને તો આપડો ફરી જો એમ માની પણ માન એટલે એનું માન નતું વખાણ્યા કદાચ અને માન આવી